આજે કોઈ ના મારો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે શક્તિ છે અને એનાથી બ્રહ્મા વિષ્ણુ મહેશ એ તો ઇન્ડિયા માટે જન માટે ફોરેનમાં એ હોતું નથી એ બ્રહ્મા વિષ્ણુ મહેશ નાના કોઈ દેવો હતા સત્વરત્નના ગુણ સ્તમ ગુણને દબાવવા માટે ગુણને બેલેન્સમાં રાખવા માટે આ દેવોને સાફ રાખે સત્તા રત્ન ગુણ એ ઇન્ડિયો ઇન્ડિયનમાં હોય બહાર બાર અને આપડે તો સત્ય ન હોય પણ રજવ ગુણ હોય તમ ગુણ હોય એટલે દીવો એને કંટ્રોલ કરવા માટે મૂકેલા દેવો થયેલા નથી પણ એ દેવો ને સ્થાપના કે આ દેવો પૂજા કરશે ભક્તિ કરશે તો આનો જે ગુણ છે તે કાબુ રહે લોકો માટે ખરાબ વિચાર ના કરે લોકો માટે સારા વિચાર કરે લોભ ના હોય દોડધમ ના કરતો રહે બેસી રહેતો હોય બેસીને સારો લોકોનો ઉપદેશ આપતા હોય સારા વિચાર ધરાવતા હોય રમેશભાઈ મશીન એ રજો ઘોડી કરાય અને તમારે કામ હોય તો મૂક્યા કરે રજોગોળી જે હોય ને એની એકલી વાત થતી હોય તમે એવું ના કહે ના હોય કે આપણે તો વૈદ અહી ચાલે નહીં વૈદ મારી જોવા જવા ગઈ નહીં ગાડી હોય ને કીધું છે આપણું અને સુખ પ્રાપ્ત થયા નહીં કે જવાનું છગનભાઈ પૂછે છે કે સંત પુરુષ ને ખબર પડી જાય કે એમનું મરણ થવાનું છે અને સ્વર્ગમાં જવાના માર પડે ને જવાના વિચાર આવ્યા હતા હોય એ માન તો ભગવાન હું પોતાના આગળ ખબર પડે ક્યાંક ફોન લાગવા માં આવે તૈયારી કરી લે એનો સંત કોને કહેવાય સંત ની વ્યાખ્યા હોય સંત એને કહેવાય કે જે પારકા માટે પીતા હોય શું કહે પોતાના માટે લાઈફ ના હોય પારકા માટે લાઈફ હોય રાધા ને પૂછો આપણા મંદિરોમાં રાધા કૃષ્ણ ની મૂર્તિ ભગવાન ના પત્ની રાી પાર્વતી વિષ્ણુ લક્ષ્મી પણ કૃષ્ણ ભગવાન રાધા જોડે લગ્ન કર્યા હોય એવું આપણે ક્યાં વાંચીએ રાધા જોડે લગ્ન કર્યા નતા તો રાધા નો કેમ મૂર્તિ મૂકે છે કૃષ્ણ ને જે મૂર્તિઓ મૂકે છે મંદિરો દર્શન માટે તો કે એમને તો રાધા જોડે લગ્ન કરેલા ભગવાન ગીતા નામ ની દેવી થઈ જ નથી તો લોકો મૂર્તિ મૂર્તિ મૂકી પછી ભ્રમણા પહે કોઈ જન્મ થયો છે કોઈ જગ્યાએ રાધા નામ કોઈ જી નથી રાધા તો એની રા શબ્દ હતો એટલે એની આરાધના શબ્દ આવ્યો સ્ત્રી કોઈ સ્ત્રી ત્યાં એની આરાધના ત્યારે આરાધના માં જો રાધાકૃષ્ણ કેવાય ભગવદ્ ગીતા આવે છે અને રાધા નું વર્ણન તો ના માનીએ તો પછી ભગવત ભગવત માં તો રાધા ની લીલા રાધા જોડે બધી લીલા કરી છે ભક્તો શું કહ્યું માતા રીતે સ્થાપન નહી કર્યું બે ભાવનગર ના ભાવનગર ના પટેલ ભાવનગર ના મહારાજ બધી વાતચીત કરો બધું ખુલાસા થાય મંદર गुरुवारो बुधवारो बिचवारो गुरुवारो आज कोई परछाई मन में जो है जो बहुत पता दिसता है रास्ता है आप योजना है जरे नहीं कछु ये ना इधर लाग रहे इधर आए के ना ये पूछो पूछो જે ખોજ કરેલી શુદ્ધાત્મા મેળવવા માટે એનો શું અર્થ વ્યક્તિ એક દાખલો આપે છે પછી એ તો નકામી જાય ને ખોળી બધા કરવાની નથી આ? જે પોતાની ઘે દરિયા માં પડ્યો છે સ્વભાવ છે કોઈ તો કરવી પછી ભરે નહી સુધાર્થ માં થયું નહી કૃષ્ણ ભગવાને અમને કાકા દીકરા મુક્ત પુરુષ મળ્યા હતા એ તો નરના ના થયેલા છે ત્મા ખોજ કરવાની રહેતી નથી તો પછી આ બધું આગળ આવતા ભાવમાં તો પછી કશું રહ્યું જ નહીં ને કરવાનું ખોજ પેલું જોડે છૂડ દે છે કારણ દે ને સૂક્ષ્મ જોડે જાય છે જરાક એમને સમજાવો તો ખ્યાલ આવશે એવું છે ને કે અહીંથી જાય છે માણસ મરી જાય છે એ નવા નવા ઘરમાં બીજ નાખીને મળી જાય કેવું આવતા પવનમાં બીજ નાખી અને ત્રણ બેટીઓ વહીને જ જાય જૂની ટાઈમ બેસી પછી ચાલતી મન વતર ગાય નવી ટાઈમ સાથે બેટલી તૈયાર થઈ ગઈ એ બેટલી પાસે આવતા ઘઉં પાસે ચાલ એટલે પછી સારા કરે જ્યાં સુધી મુક્ત રીફ મળે નહીં ત્યાં સુધી નથી શકે પછી જોડે જાય જોડે શું પણ જો આત્મા ની જોડે એટલો કહી દે બીજું બધું જામ મારા મરી જાય ત્યારે એ શરીર છોડી દે ને જે કઈ રે એ બધું સ્વપ્ન માં વાણી મન નવું શુદ્ધાર્થ કોણ કરે તો ખોજ કોણ કરે છે ખોજ કરે તો એનું મરણ થાય એટલે વિરોધી ભાઈ શું કઈ એટલે આ તો પોતાનો જેને બંધન લાગે તે બધારે મુક્તિ બીજા તું મારે છૂટી પ્રશ્ન મુક્તિ કોણ ખોડે ના પડે હોસ્પિટલું નથી બારીકાય છે એના કરતા કઈ મુક્ત થઈ જાતનું ના ના અંતરાત્મા તો અહંકાર છે બે કામ હોય તો અંતરાત્મા કહેવાય અને પછી આ કામ પૂરું થયું ફાયદો નું એટલે શુદ્ધાત્મા એટલે પરમાત્માય કરે દરેક ચોપડી રમણ મરસિંહ ચોપડી માંથી આજના આપણે સમજાવી હતી ને તમારે એને સમજ પડી કે પ્રમાણે જાતે બનાવ્યું છે કારણ કે કાલે જે આપણી જ્ઞાન હતું ને તો ત્યારે એમણે જે સમજ પડી કે પ્રમાણે એમણે બનાવ્યું છે કે આ રીતે હોઈ શકે બસ કે તો એની પણ સમજુતી પણ એ આવું આયની કેતું જાતમાં દુદોતે રાદો દુદી છે જોડી હાથે છે આખો એક ચપળી ચેક ખોળિયા દે તો આ સેન્ટ્રિક આલ્ટમાં આવતો છે આ કાલથીથી પાર ના પોતા ભગવાન એ જગ્યાએ દાદા આ તો છે ને એક બે બતાવલો છે જુદો નથી બતાવો આટલો આખો આ એક દેહ છે આનું થોડી બતાવો એની અંદર આ બધું બતાવું છે એમને કરું જેવું નઈ એવું કલ્પનાઓ દોડે ની કલ્પના જોડા તો હું દોડાય બુદ્ધિ નો બધા ચિતારો બુદ્ધિ જતી રહે ને તારે સાચી વાત શું છે હું જે આત્મા ની વાત કરું છું એ બુદ્ધિ થી પરિવારથી એ તમે ગ્રાફિંગ કરી શકો છો પોતે બુદ્ધિ જાતે નથી શુદ્ધાત્માના વિશેષણો છે નિર્લેખ છે નિર્મોહી છે અજય અમર છે બધું છે પણ એ પોતે શું છે એ કોઈ સ્પાર્ક છે આત્મા એ પોતે કોઈ સ્પાર્ક છે કે કોઈ મો છે એનો વિશેષો એટલે ગુરુ છે રસૂરલે એટલે શેનું બનેલું છે કે અત્યક્ત વ્યક્તિને અસર ઈટ છે કે મેં કોઈ લખ્યું કે જાઈ જશે એટલે મે એબ્સોલ્યુટ થિયરીમાં થિયરીમાં પણ એબ્સોલ્યુટ થિયરીમાં હોય એટલે એ જ જે તે એબ્સોલ્યુટ થિયરીમાં થાય એટલે દા દા આઈ ના આઈ ના આત્મત છે એ છેનું બનાવ્યું છે આ બધા એના ગુણો છે બરાબર સોના ના અમુક ગુણો છે અમુક પણ સોનું સોનું છે પાણી થી પલરે એવો નથી એવા તો ઘડિયાળે નીકળ્યા પડતો શું થાય એટલે લોક સમજી ગયા પાસે આ ઘડિયાળ જેવો જ્ઞાન જાણવાનું બોલે આત્મા શું પુસ્તક ઉપર લાય છે ના પોતે છે એને કોઈ ખુલાસા કરવાથી પકડવા જવું છે નથી જાણતો એને કોઈ ખુલાસ આવ અનતા મેળમેલી એક વાક્યુ કાય તે વાક્ય બોલાત એક વાક્ય જે અરે આપણા તો એવો નક્કી આત્મા નથી કલ્પનાથી જેટલા ખોડિયા છે જેટલા જીવો ચોર્યાસી લાખી લાખો એમાં જેટલા જીવો છે એટલામાં શુદ્ધાત્મા છે બધા જીવો જીવ માં શુદ્ધાત્મા છે એક નથી પછી જાય જુદી જુદી હોય લગડિયો જુદી જુદી હોય ત્યારે ઢગડો કરીએ તો ખોનું કેવાય ના કહેવાય ઢગલો કરીએ તો એ કેવાય દાદા એના માટે એમ કે જે જાણે છે એને કોઈ ખુલાસા ની જરૂર નથી જે નથી જાણતો એને માટે કોઈ ખુલાસો શક્ય નથી એમ કે જે જાણે છે એને ખુલાસા જરૂર નથી અને જે નથી જાણતો ज्ञानी पुरुष की साखर करी, ता करी से शूम पूछू थे दिकर, दिकर तो ज्ञानी पुरुष के उड़ू कहू समय कारण फूल वस्तु में तो आप बीजी वस्तु बताई कि आ अनाज यू है वस्तु એટલે પોતાની જાત થાય આપણે જ્ઞાન માં શું જોયું આ તગસ્ત્યુ છે કોને બનાવ્યા બધા જે લોકો કે છે ને એ ભગવાન ખોટી વાત હોય બધી લોકી છે સત્ય જોઈ લીધું કે હું શાના આધાર બંધેલો છું આ કર્મ છે શું મુક્ત પણ શું છે મુક્તિ શું છે મોગ શું છે બંધન શું છે કર્મ શું છે વિકર્મ શું છે અકર્મ શું છે એ બધું જે જાણવાનું છે તારી બુદ્ધિથી ગઈ અને બુદ્ધિજી પર એ બધું બોલાવી નથી શું કહેવાય એવાય નથી ત્યાં એટલે બે જાદુ જોયું બીજી બીજી દરેક વખતે ડારી ફૂલ થાય છે ત્યારે હોય છે તે ફૂલમોન હોતું નથી ફૂલમોન તો મારી થાય કૃષ્ણ ભગવાન કાકા દીકરા ને થાય તારે ફૂલમોન અને આ તો આને ભૂલમ થયા ત્યાં લાખ વચ્ચે મળી જાય છે બોતે જાય છે બે આવતા એટલે તો તો કોક વર્લ્ડ માં દસ લાખોર ના એ પચાસ એ ધંધો ના હતો તમે નવા છો મજા આવે જોડે ભૂલું દાદા ફાઈલો નું વિસર્જન કરવું જોઈએ ધીરે ધીરે તો ફાઈલો નું વિસર્જન કરવું એટલે અકર્મ ના ગણાય તમે કહો છો કે ફાઈલો નું ધીમે ધીમે અકર્મ જાય વિસર્જન કરવાનું છે એક રોગ હોય ને રોગ ને બે બાજુ ખેંચે માણસો રોગ ને બે બાજુ ખેંચે માણસે બહુ જોર કરતા હોય તો હું તમને કહી દઉં કે આ રોગ તૂટી જશે શું ભાઈ તો તમે મને તો એક કરવું છું ને પણ આપણે ઢીલું મૂકી દો કે જે રોગ આવ્યો શું ભાઈ કારણ કે આ થોડા નથી અને આપણે કચ્યા કરે એનો રોગ છૂટી જશે શું ભાઈ અને આપણે જીતી શકીએ એમ છીએ નહીં એને જીતાડ ચાલ પણ રોગ ના છૂટી જાય તો આપડે શું કરવું પડે એ રોજ એકદમ થોડી દેર પડી જાય બધા ઊભી થઈ ગઈ આવી દાદા જો એ રીતે બધા જો ફાઈલો વિસર્જન કરવા માંડે તો પછી બીજું કોઈ સર્જન જ ના થાય બધા ડોક્ટરો કેટલા બધા કેટલા વાત બંધાતું બંધાય બુ મુખ બનાવી હતી સીધી સારી નથી તો બુદ્ધિ થાય ગયા બધું કે વાત ને આત્મા કૃપા થાય ત્યારે વસ્તુ નથી એમ કર્ઞાની ની કૃપા થાય છે પણ સાધક હોય એને પોતે પોતાના પ્રયત્ન થી લાયકાત તો મેળવી જાય કે નહીં તમે કહો કે જ્ઞાની ની કૃપા થાય ત્યારે પણ પોતે જોઈએ લખેલ ના જોઈએ છોકરા ને બે છો તમે ઉતરી જવા માંગ આત્મા અને શુદ્ધાત્મા માં ફેર ખરો પછી કઈ આપો તમે કોને કહો છો તમારી સમજણ માં શું છે આત્મા તો આપણે પછી કયા આપું આત્મા તો अंदर, पर दर जीवर रहे पलाड़े नही शस्त्री छेदाय नहीं अग्नि नही तत्व दरेक गीता कहेलो જેને જે સેલ્ફ માનો આત્મા સેલ્ફ આત્મા શું કહેવા માટે એ સેલ્ફ ને અભિપ્રાય બદલાતો બદલાતો જયારે શુદ્ધાત્મા એ સેલ્ફ છે ત્યારે આત્મા નો જ ઉલ્લેખ છે ગીતા આત્મા શબ્દ જ ઉલ્લેખ છે કે એનો ગીતા કઈ ખામી રહી ગઈ છે એ આત્મા એ જિયા એટલે જે છે પરમાત્મા જે કે છે ને ત્મા ભૌતિક સુખા પોતાના સાચા સુખી સુખમાં જ રમત રમણ કરતા હોય એ શુદ્ધાર્થમાં એ જ પરમાત્મા જીવાત્મા એ જી છે આત્માથી માણસ પૂછી કે હું છું ચાલ એની રંગ ને હું છું માણસ જયારે આપણા લોકો આત્મા કેસે ને તે જીવાત્મા અને શુદ્ધાત્મા અદ્વૈત ના પેલા પ્રમાણે તો બીજું કઈ છે જ નહીં એક જ છે બધું છે આ તો લોકો એક જાત નું ભ્રમણાકાલું વસ્તુ છે અદ્વૈત નામ ની વસ્તુ જ નથી ભ્રમણાકાલ જેમાં ગીતા ગીતા એ પુસ્તક છે ત્યાં મંદિર બનાવે ગીતા એ માતા છે ગીતા પુસ્તક છે માતા પુસ્તક વાચન કર કોઈ પણ વસ્તુ હોય તે એકાંત ના હોય થી પર જોઈએ ભ્રંગવધિ પર ધંધો છે ધંધો થી પર આત્મા આપણા લોકો અદ્વૈત એ દુકાનો વિશિષ્ટ આવું જે દુકાન જ ના ખોલી આત્મા ધંધે છે ત્યાર પછી એ લોકો પૂછ્યું આત્મા કેવો છે શિવાનંદ ની કુપ છે સમાધાન ના થયું બરોબર સમાધાન થયું તમારાત્મા છે અને શુદ્ધાત્મા વસ્તુ જુદી છે સુધાત્મા માં કોઈ જાત ની ભૌતિક ભૌતિક ભાવ નથી અને જીવા માં ભૌતિક છે જ્યાં સુધી દિહાર છે ત્યાં દિવાત્મા બાંધે પોતે સગનભાઈ પૂછે છે કે આપડા જે મહાત્મા એ જ્ઞાન લીધું છે તેમાં કોઈ ત્રિકાળ જ્ઞાની હોય છે કે ખરા ખોટો લોકો નું જ્ઞાન અત્યારે થાય ને તો એ વર્તમાન કાળ નું કેવાય સ્વીકાર ના કહેવાય શું કહે બહિષ્કાર નું જ્ઞાન અત્યારે થાય કોઈ વર્તમાન કાળ કહેવાય લોકો ના મુખ બનાવવાના ધંધા છે એમણે વાંચ્યું હતું કે શ્રીમદ રામચંદ્ર ને ત્રણ કાનુ શ્રીમદ રાજ શ્રીમદ રાજચંદ્ર ને ત્રણ કાળ નું જ્ઞાન હતું એમને જાતિ સ્મરણ જ્ઞાન હતું જાતિ આપવાનું જે પુસ્તક તેને શરણકાર નું જ્ઞાન કે શ્રણકાર નું જ્ઞાન કેવી રીતે છે હું સમજાવું શું કરું છે ભૂતકાળમાં તો કે માટી હતી માટી માંથી અને પલાળી માંથી પડાવ્યું તેમાંથી આજ પાકું એવું લોકો પોતાની ભવિષ્યમાં શું દશા થશે માટીનું છે ભાગી જશે સમજય તો